શરૂ સ્વામી નારાયણ રે મંદિર આગળ આતમના દ્વાર ના ઓરડા ની ઓછરી ઉપર બિરાજમાન હતા અને થોડો ખેસ પહેરો હતો અને દરિયાન કસુંબલ રહેતો વધ તમે સાંભળો અને નારાયણ ધ્વન્ય કરીને મુનિ જાન લઈને કિર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે राखो, प्रश्न उत्तर करिये। एम बोला लो, प्रश्न चार प्रकार क्या ज्ञाप कहो चार भगवान स्वरूप नीचे तो सरखो ज्ञाते विशेष भगवान स्वरूप विना बीज मन मैं कामना रहती है भगवान नो, नो निश्चय तो है भगवानी भगवान बर भगवान भगवान को जेने कोई जातना न हो जो ते युक्त तो ये येने विशे मोती आत्म भगवान कर गरीबारी भक्त ने नही अथवा आग दीन वचन बोलाय नही તો તમારે બોલવું ખુબ સુવિધા સમજાવતા જાઓ અને મને સમજાવું તમને કે આ બધા છે પણ મહિમા નો નથી એમ નિશ્ચય ને મહિમા શું ફેર કીધો લાગે નાની ને જ તમે પૂછો એટલે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે कीर्तन राखो घतर कर वही श्रीजी महाराज बोलो हूँ प्रश्न पूछू चुके श्री कृष्ण भगवान ने गीता चार प्रकार भक्त क्या है उत्तर करवादो नहीं पी श्रीजी महाराज बोल ज्ञाते ब्रह्म स्वरूप वर्पे भगवान महिमा यथार्थपने जाने માટે એને ભગવાન સ્વરૂપ વિના બીજી મનમાં કઈ કામના રહેતી નથી અને બીજા યથાર્થ પણ જાણતા નથી તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે તમે કહો એટલે છે મનો નિર્ણય કરવા નાની જેવા મહિમા નથી બીજા લોકો ને કેમ કયું આપડે આમ આપવું જોઈએ નિશય ને મહિમા માં શું ફેર સ્વામી નહીં મહિમા એટલે બીજાની દ્રષ્ટિ હરખામ તુલનાત્મક દ્રષ્ટિ થી જે ચડિયાતા પણ હોય એમને મહિમા ગણવું અને નિશ્ચય એટલે તો પદાર્થ ની નિશય તો ચાલે છે એમ કે છે તો મને મહિમા વધારે છે આ છાપા માં એક લેખ આવ્યો હોય ફલાણું શાક બઉ સરસ પૌષ્ટિક ખાવામાં પછી નામ પાડે ગલકા તુરિયા રીંગણા માટેનું કઈ કારણ તો બતાવવું જોઈએ ને ત્યાં ભગત તો જયારે ખરા ત્યાં આવડા ના સરસ કામ કયો એનું કોઈ કારણ તો હશે ને જ્ઞાની ને કેમ અધિક કહ્યું ત્રણ નઈ ને તરત વાંચતા આખી ચડવા જોઈએ ભક્તો આખી ચડવા જઈ ચીડાતા વાંચવા તને વાંચવામાં આવ્યા કે ગલકા રીંગણા ને ભીડો ને ફલાણું આંખે તો આવું એમાં નામ તો આવ્યા ને એ આંખે જોઈએ આખી ચડે એટલે દેખાય તમે હજી પેલું વાંચવાની શરૂઆત કરીને વાંચતા નથીયા નથી આખે ચડ્યા જો ગલકુ નું તુર્યુંડ્યા હોય તો કઈ જ ક્યાં ગુલ લાવવાનું તુરિયું દો હટ ઓળખાવી ગયું આનું નામ ગલકુ કહેવાય ને આનું નામ તુરિયું કહેવાય આનું નામ રીંગણું કહેવાય એમાં ભક્તો તમને ઓળખાઈ ગયા નઈ એવું કઈ કઠણ કઈ નથી પણ આપણે એમાં વૃત્તિ ચોંટતી જ નથી ભગત થવા વૃત્તિ ચોંટવી જાય ને તો આરત ઓળખાય જાય જ્ઞાની ઓળખાય જાય અર્થાર્થી ઓળખાય જાય બધા ઓળખાય જાય પણ એવી ક્યાં વૃત્તિ કોઈ ને ચોટે છે નજરે ચડી જવા જેમ નજરે ચડી જાય ભીનો લઈ આટક વાળું નહી નક્કી થઈ ગયું કાન અભ્યાસ એટલે વાંચવું પણ એને નક્કી કરવાનું કઈ અંગ જ નહી છે હે સમજાય છે ના મેળવ પછી મેળવવાનું ના હોય બોલે ત્યાં ખબર ન પડે એક ફરી આથી ક નથી ઓળખતા અને આવું વાયે તો આવડા ને બાયું શું ભાઈ શું એ ખબર છે ના ઓળખે છે નહી એમ નો એને આ સત્સંગ મર્યાદાની ખબર જ નથી એમ ત્યાં ઓળખી ઓળખાણ હોય હા એમ આમ ઉતારવું છે એક ની એક વસ્તુ ઓળખવામાં કેટલા ભેદ છે આપડે સાધુ ભરકી ને ભાઈ ગયા આવડે ભાગે એ ભાઈ અમારા દુશ્મન હશે તરત આમ લોહી તમા એનોચાર કર નથી કોઈ ન કરે એમાં આ ગીતા વાંચ્યા કરી આરતો જિજ્ઞાસુર અર્થારથી જ્ઞાની જર્ પણ પછી એનો વિચાર જ નહી કઈ ચારેય કેમ જુદા પડે આ ટૂંકી ભાષામાં સાદી ભાષામાં એ દિવસે ભગવાન બીજા સમજાવવા માટે કેટલો અવકાશ જ નથી બીજો શંકા કરવાનો એ તમને નો દેખાય અમને દેખાય કે આ હા કેમ બોલાય ગયું કેમ બોલાય ગયો તમે પાછા બે સંવાદ માં થોડું થોડું બોલો પણ એ તમને ખબર નથી કે હું આપડે બોલીયે છે શું બ્રહ્મ આ કોક કેસે માં વાગણી છે એવું હોય ને મારી માં જ્ઞાન નથી એટલે એને યથાર્થ નિશ્ચય છે એટલે પ્રશ્ન પૂછ્યો જો બતાવું વાંધો જોઈએ માં આવી ગયું આટલું મેં ચોખ્ખું કર્યું ને તો હજી એને બેઠું નથી ને તમને બેઠું નથી શ્રી કૃષ્ણ ભગવાને ગીતા પ્રકારના ભક્ત કયા છે તેમાં જ્ઞાની ને અધિક કયો છે અને સ્વરૂપ નો નિશ્ચય માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે પછી એ પ્રશ્ન ઉત્તર શ્રીજી પછી એ પ્રશ્ન ઉત્તર મુનિ કરવા માંડ્યો પણ થયો નહિ પછી શ્રીજી મહારાજ બોલા ભગવાન સ્વરૂપે વર્તતા નથી આવડો આ બ્રહ્મ સ્વરૂપે શું બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને એટલે યથાર્થ નિશ્ચય કેમ બ્રહ્મ સ્વરૂપે નથી વર્તતા એમ દેખાઈ જવું જોઈએ બોલો કઈક ને કઈવાગે છે ભક્તો ભગવાન ની પાસે ઉભા ઉભા રોઈ ને માગતા હોય આનો ગળગળા થઈ ને ખુબ પ્રેમ દેખાતો હોય પણ તે અભિમાની આ લોક ના પદાર્થ નો એને ખ્યાલ ભગવાન પાસેથી મળે છે ભગવાન જોઈ જોઈ ને આવ્યા છે એમ નહી બીજું કઈક જોયું છે દુખ્યા દુખ ટાળવું અર્થાર્થી ને કઈક જોઈએ કઈ ભગવાન ને ઓળખવા નથી આવ્યો નહી માંથી આવ્યો છે એવું નથી ઓળખવા યા થી મળે છે એટલે આવ્યો છે એટલે ત્રણ ને ભગવાન ના સંબંધ કરતા પદાર્થ નો સંબંધ વધારે છે ભગવાન નો મહિમા ન સમજાવી હાજી એમ ગોછા કરો પેલું કોખાઈ ગયું છે ને દાતું નથી માલી પતી હોય એવા દેહ અભિમાન છે આલુક ના પદાર્થ માં પ્રીતિ છે ભગવાન માં નથી પણ બીજે મળતું નથી એટલે અહીંયા મળે છે એટલે અહીંયા આવે કઈ ભગવાન જાણીને નથી આવતા ભગવાન જાણીને નથી આવતા ભગવાન ઓળખી નથી આવતા નિશ્ચય છે એમાં નો અર્થ આવે હું થયું થોડું ખમજો પણ એનું ધ્યેય સિદ્ધ થઇ જાય એટલે પછી તો ભગવાન નો સંબંધ રહેવાનો નથી કારણ કે એ જે આશાથી બીજા પદાર્થ માટે આવ્યો છે ને એટલે દેહા બીમાન ને લઈને પદાર્થ અપેક્ષા રહે છે અને ઈ મેળવ્યું છે કે આ પદાર્થ બીજે તો મળે છે પણ ભગવાન પાસે પણ મળે છે એવો નથી દ્રષ્ટિ પદાર્થ તરફ છે દ્રષ્ટિ ભગવત સ્વરૂપ ઉપર ઓછી છે આને તો ઈ પદાર્થ સાધન માન્યું છે ભગવાન ને પદાર્થ મળવાનું મળવાનું સાધન થાય ભગવાન સાધ્ય નથી સાધ્ય છે પદાર્થ શું સાધ્ય નથી ભગવાન સાધન થઈ ગયું ભગવાન થી જ મળે એટલે ભગવાન સાધન છે કે ના વેલા સાધ્ય ભક્ત છે એ કરતા જ્ઞાની અધિક છે છોકરા ને ઓછી આવડત હોય અને ક્યાંક નોકર ને વધારે આવડત હોય સારો ઘાટ ઘડે સારું વેચાણ કરે એટલે ધણી રાજી થાય ખરું નોકર ગમે એટલું હારું કરે એ નોકર ને આ દુકાન મારી મારું જેમ મનાય ભક્ત છે અને ભગવાન ને ઘર નો સંબંધ થઇ ગયો ઓલિયા સ્વાર્થ ની ખાતર ભગવાન ને ખુબ નમતા રહી છે સેવા કરે ભગવાન ધ્ય નથી અને ભગવાન ને ઓળખે છે ઓલા ભગવાન ને ઓળખતા નથી ઓળખે છે પણ અમુક અંશ માં એ ભગવાન રાજી થાય એટલી જ ઓળખા સ્વરૂપ ની ઓળખાણ નથી તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાન નો મહિમા યથાર્થ જાણે છે જો એ બ્રહ્મ સ્વરૂપે વર્તા ગોખાઈ ગયું એટલે હર વખત જવાબ માં એ આવ્યા ખરેખર આમ ને ના વૈભાગીકરણ થઈ ગયું નથી બીજા જે ત્રણ પ્રકાર ના ભક્ત છે એટલું આપણે વાતું કરી ને એમાં ખરી રીતે તમને અંદર ક્યાં ખાના માં છે યાદી મુંડાઈ ગયેલું ગુમડું હોય ને ફૂટે એની આગળ નો થાય એ પીડા કરે મારી પાસે આપડે લગભગ આપડી નાચ માં મુંડાઈ ગયેલા અને બીજા જે ત્રણ પ્રકાર ના ભક્ત છે તેને ભગવાન નો નિશ્ચય તો છે તો પણ ભગવાન નો મહિમા યથાર્થ પણ એ જાણતા નથી તે માટે ભગવાન વિના બીજી કામના રહી જાય છે શબ્દ એક એક એવા બુક્યા હોય મારી પાસે ખેંચતા શીખતા જ નથી કોઈ ગલકુ નું તુર્યું યથાર્થ ક્યારે કહેવાય એના સ્વરૂપ સંપૂર્ણ જ્ઞાન હોય ત્યારે ઈ થઇ જાય છે ને આવડ ન થાય કોઈ બરોબર થતા નથી જ્ઞાની ને બરોબર નો થતા ભગવાન ના ભક્ત ને ભગવાન વિના બીજી કોઈ જાત કામના રહે એ મોટી ખોજ છે કોઈ જાત કઈ જાત નહી આત્મ દર્શન શું કેવાય પૂરું જ્ઞાન છે બરાબર જ્ઞાન છે ભક્તું એને ખરો ખપ સાધુ થયા પછી ભગવાન નો ખપ હોય જ નઈ હક્ષ નાખમ અનુભવ હોય ને અનુભવ તો હશે ને આ વિચારણા માગે છે અને એ નથી વિચાર ને એટલે તમે ગમે એટલું વાંચ્યા કરો ગમે એટલા પુસ્તકો થઈમાં ખો જ્ઞાન થાય ઓળખાની ખરાબો તમારો કોઈ નો વાંક કાઢતો નથી પણ ઓળખાણી કરાવી બીજી તો શું આપડે થાય કેમ બનુ ભાઈ શબ્દ સમજવાનું છે એ તો હવે તમે આ સામાન્ય જગત માંડે મહિમા જે કરનારો હોય ને એને આની કિંમત આવે અને સામાન્ય દવાજાણ વાંચો વાંચો બો અને આપણને હા આવે નઈ કારણ કે આપડે ઈદ ઘર માં ઉછર્યા એટલે આપણું થઈ ગયું આપણું જીવ એટલે જીવનની સાથે મેળવવાનું બોલો અને જેને કોઈ જાત ની વાંચના ના હોય એ વિશે મોટી ખોટ છે દિશા માટે બોલ્યા ચાર પ્રકાર ના મગત ની વાત છે એમાં આ બોલ્યા આ બોલ્યા બોલો તમે કોણ એ કેતો બીજા મુદ્દા ઉપર ક્યુ ન હોય એ આપડે નક્કી કરે એક સામાન્ય સમજુ વર્ગ ફરતું ફરતું ન બોલે જે એક જ હોય આ તો ભગવાન બોલે આમાં બોટા સાધુ બેઠા ઈ ફરતું ફરતું બોલતા જોયે શું આવ્યું છેલ્લી લીટી બોલો ખબર પડે મનમાં ધારવી જ જોઈએ ને અને કોઈ જાત ની વાતના ના હોય અને અહંકાર યુક્ત વર્તે પણ જ્ઞાની એ પણ ચેતી ને રહેવું તીવ્ર વૈરાગ્ય હોય એની આ સ્થિતિ છે ઊંચી કક્ષાની પણ જો એનું જરાક માન આવ્યું ને ત્રણ તો નીચા છે જ્ઞાની અધિક છે પણ જ્ઞાની ને આ ભાવ જો જાગે એટલે ઈ એ પાછો નીચે આવી કેટલું ફેરવી ફેરવી ને બોલે હશે એમ કે નહીં હોય ઊંડું થઈ જાય પણ આપણે એ ટેવ પાડી નથી ને શબ્દ ઉપર વિચાર કરવાની અહંકાર યુક્ત વર્તે જો કયું અને તીવ્ર વૈરાગ્યવાન હોય વૈરાગ્ય નહીં વર્તે જો વાંચો છો ને એમાં અમને દેખાય તમને એ જ્ઞાન જ નથી આ થયું વંચન બદલી જવું ભાવ શબ્દ ના ઉચ્ચાર એ બદલી જાય નથી બદલ્યા તો લેટી જો અને જેને કોઈ જાતની વાતના ના હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય પદાર્થ માં હજુ થવું છે કઈ કઈક ગરીજુ છે આવું આવડા કઈ નથી કેવળ તીવ્ર વહીરાગ્ય વહીરાગ્ય એટલે કોઈ જગતની વસ્તુમાં આ શક્તિ ના હોય તો અહીં ને આ શક્તિ નથી માગવા જતો હશે નગવા જાય તીવ્ર વૈરાગ્ય હોય આવો હોય પણ અહંકાર યુક્ત વર્ત એ મહારાજ દીધો પાછો પછી બીજા ગણતરીમાં ન આવે હું જ શ્રેષ્ઠ થઈ ગયો અથવા ભગવાન ભક્તિ નું બળ હોય ભગવાન ની સેવા ભક્તિ બઉ જ કરતો હોય એનું જો જરા બહાર આવ્યો ને એ ભગવાન ગમતો નથી એને ગમતું જ નથી ભગવાન જ ગમતું નથી સેવા કરતો હોય પણ એમાં સેવા ને લેતા નથી બોલો કરી નમાય નહી અથવા તેની આગળ દિન વચન બોલાય નહીં તો એ પણ એના વિશે મોટી ખોટ છે મોટી ખોટ છે મોટી વાંચવામાં આવવું જોઈએ એને વિશે મોટી ખોટ છે. જો? જીવ પ્રાણી માનું માર એ ક્રિયા એની રકદો આવી ભક્તિ રૂપ મોટી ગયું પછી ભક્તિ નથી ભક્તિ માં ભેગ ભળી ગયો બહુ હારી ક્રિયા આવડી ગયું હોય તો માન કેમ નો આવે કેવી રીતે એ પહેલા બધું કહી ગયા ભગવાન માં નિષ્ઠા જોઈ નિષ્ઠા એટલે શું સર્વોપરી બોલી ગયા એટલે નિષ્ઠા નિષ્ઠા તો બદલે આવડ પો છે એ રૂપાળામાં છેતરાય ખરો આટલી ભગત ના કહેવાય પછી કોક વસ્તુ આવડી નહીં અને એનું માન આવ્યું એટલે ભગવાન ગૌણ થયા પછી સર્વશક્તિમાન ભગવાન છે સ્થુતિ કરવા માં તો બઉ ઊંડી લી હોય આ કજિયા માત્ર મટી જાય જો નિષ્ઠા હોય હું કરું છું એવું રહ્યું જ ને બોલો અને તેની આગળ દિનવચન બોલાય નહીં તો એ પણ એના વિશે મોટી ખોજ છે દિનવચન ભગવાન ના જેવા ગુણ આવે તો ભીનતા નો જ આવી જાય ભીનતા તો ભેળું જ બોલો કરીને એ હરિભક્ત નું અંગ વૃદ્ધિ જેમ સલાદ પુઓ ખોલતો હોય અને જો એટે પાણો પોલો બોલે તો સલાદ એમ કહે છે પાણી ઘણું થશે અને જો ઉપર થી રણકતો હોય ને માહી કાપે ત્યારે અગ્નિ જરે તો સલાટ એમ કે માં પાણી થશે હોદા બોલવા જ આપડે જરાક ગુર આવે તણ રણકે તણખાજરે વધારે કઈ દઉં હણખાજરે સમજો પણ વધુ નૈરાગ્ય અને ભક્તિ તેના માન માં તેના માન માં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય પણ જેવું અર્ધા કોષ કે પાંચ પાણી થયું એવો મોટો થાય આ ગુણ ગમે એટલે આવ્યા ખુબ મોટા જ્ઞાન વૈરાગ ભક્તિ ના પણ અર્ધા કોષ ને પા કોષ નું પાણી એમાંથી મોટું પીતી કરે કેમ હાડ પાંચ ગયા પીતા હોય એમાં ગમે એવો અભિમાન ધરાવે ક્રિયા ને અંગે એટલે ધરી બોધો થઈ ગયો નો પાણી નો નીકળે આત્મકલ્યાણ નો ધોધ વર્ષ હોય ને એ ન નીકળે તેવા ગુણ એમાં ના આવે જો બધા આપણે જઈએ ને એ કઈક ક્રિયા આવડી હોય પછા નું માન લઈને ભરતા જ આપડે બોલો માટે જેને ભગવાન ને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ તેને રાખવા ન જ આવવું પડે આવા ગુણ મેળવ્યા પછી તમે નિરમાની થઈને રહો એટલે તમારા માં ભગવાન રહી શકે છે પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે મહારાજ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા મુક્ત માં છે જીવ પ્રાણી માત્ર ભલું એને કરવું છે મારા આવા ગુણ આવ્યા હોય માન નો આવે એ કેમ કેમ કરે તો આવે જોતા શીખ્યા હોય એ બના નહિ પેહલા તો આ ગુણ આવ્યા હોય અને માન આવે છે ઈ માન કેમ ન આવે બાર ન ગોઠવવું શું આપડે બહારનું નીચે ગોઠવવા કઈ ના આવે હાથમાં કેમ ના આવે પણ કહેવત બહાર ગોઠવવાની પાણી ને ક્યાંથી અંદર ગોઠવવાની કારણ કે દરેકે બહાર ગોઠવવાની ટેવ પડી ગોઠવતા નથી અંદર આવતું નથી પોતાનું આ માલિકા આખી જોવો ને તોય દેખાય બહાર ગોઠવી માલિકા નથી ગોઠવતા બોલો પછી શ્રી ભગવાન ના ભક્ત નો મહાત્મા સેવા ચાકરી કરે અને જો અહિયા માં માન નો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચાર બળ રાખે તો માન ટળી જાય તમે વાતચીતો લીધું હવે ભીટ કેમ બે હારશું પેલા તો માન જયારે આવે છે ને ત્યારે આમાં ને ભગત માનતો ન હોય કોઈ હે માનતો હોય એટલે આપડે બે હે ભગત છે એમ કે ખબર એને એને સમય માં સામાના દોષ દેખાય ને પોતાનો ગુણ દેખાય એટલે ઓલા ને માને જ કેમ દોષ દેખાય ને હે માનવી માત્ર છે કઈક પણ ભૂલ ને પાત્ર તો હોય જયારે દેખાય એટલે જેવારે હેત થાય દુર્ગુણ હોય એ ન દેખાય એખાદો હોય અને બહુ ગણે પાછો બોલો અને અતિશય પ્રેમ લક્ષ અને તે ભક્તિ નું ભક્ત ના હૃદય માં મોટો ભગત હોય ભગવાન એને વસ વર્તે લ્યો અને નિર્મા ની ભાવુ ને અને આત્મ જ્ઞાન નું માન હોય અથવા વૈરાગ્ય નું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિ ને દ્રઢ કરાવે એવું વૈરાગ્ય બઉ હોય પણ એનું જો અભિમાન આવ્યું એટલે ભગવાન મજબૂત ન કરાવે પણ દેહ અભિમાન મજબૂત કરાવે એ આપડે બોલીએ છીએ પણ આમાં તે ઉતાર નથી એટલે જ્ઞાન ન થાય સાધુ ને ન હોય કોઈ માથે લેવાની ટેવ હોય સાધુ ને એ બધું ઘટાડે બધા માં ઘટાડવા એને કોઈ દી જ્ઞાન ન થાય મેળવતા શીખવું જોઈએ ને મેળવે ક્યાંથી આ બધા છોકરા ને મુરખ માનીયે ને એટલે હું એક ડાયો છો નક્કી થઈ ગયું ને એટલે કોઈ દયા નહી એટલે ઉપદેશ દઈએ દઈએ છીએ નઈ હે આ ઉપદેશ લઈએ કે દઈ દીધો એટલે રાખ્યો જ નહીં દેવા બેઠા છે ને લેવા બેઠા નથી કથા થાય આપણે એવડે ભણો વાંચે સારું ફલદાર સાંભળવું એટલે એવું હું વાંચવા શીખું હોય કોઈ દિવસ એનો દૂર લેવા એમાંથી આપડે કઈક લેવું એ કોઈ જ નહી કોઈ નહીં બે હુ મોટે ગુ લેતો એતો બહુ આગોવા જાય આગોવા જાય બીજું કઈ બીજું કઈ ન હોય બાજુ અભિમાન રાખવું નહીં ભગત હોય એને આપડે વાંધો નહીં ધોળા ટુકડે બેઠા ભગત કેવાની એને રાખવા આપડે નઈ ગીર બની હોય રાજી કર્યા નો ઉપાય છે તે જો તપાસી ને પોતાના હૃદય સામુ જુએ તો જયારે લગારે માન આવતું હશે ત્યારે હૃદય રહી જે ભગવાન મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે દેખાય ને કરડી લખનારા ખોટા પડે ને સમજવાય છે નવી નહીં હશે એટલે અત્યારે હોય પણ એ જોતા શીખતા નથી હવે એટલે કરવું શું આમાં રાડિયું નાખો તમે મને મઢે એમ કોઈ એ મૂર્તિ એ દેખાની જોઈએ દેખાય જોવે અને બધું જ દેખાય અને દેખાતું હોય ત્યારે જ લખાણું હોય નહી તો લખેલું ખોટું મળે ને પણ આ કરડી દેખાય છે ત્યારે પોતાના હૃદયમાં રહી છે ભગવાન ની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે ભગવાન દાદી થતા હોય એમ દેખાય દેખાય છે ને એવું જોવું જોઈએ નથી દેખાત વૃત્તિ કેળવી આ કામ કર્યું ને આ કામ કર્યું હવે આટલું કરવું છે પણ કામ કામ ને કામ આ વૃત્તિ હરે આપડે મેળવતા નથી ઇગ્રસ્ત છે વેપાર ધંધા રોજગાર કરે ને દરે એની વૃત્તિ હોય જ આમાં કેટલું મળ્યું આમાં કેટલું મળ્યું આમાં કેટલું મળ્યું ભૂલે જ નહીં તે બસ છોકરા કામ કરતા મળ્યું છોકરા નો ધ્યાન હોય પણ આને ધ્યાન જ હોય કે તમે એવી ક્રિયા કરો મને ધ્યાન જ હોય ખરેખર પણ દુઃખ કેટલું દાય કે આને ફાળવાની ખબર જ નથી કઈ એટલો જ વાંધો લીધો નથી જયારે ફળવાનું નહીં એટલે જોતું નથી એમ નક્કી થઈ ગયો ને માલી બાળ તો જોતું જવું જોઈ જો આમાં કેટલાક હશે એ કોઈ અટકે નહી મંજા રેતા હોય માન થાય અપમાન થાય તોય વળગ્યા રહેતા હોય દેખાતું હોય અને કેટલાક પાકલ ગુમડા જેવા હોય સમજ ને હવે એને બઉ ફૂટી પાછું તો બઉકવા પડે ખબર ગુણવત્તા દ્રષ્ટાંત પાકલ ગુમડા જેવા લઈ જાય આપણે જેને ભગવાન વરવા છે એને પાકલ ગુમડા થી દેવું હ તો ઊંડા ગયેલા ગુમડા ન ફૂટે ન બોટે બોલો મારક ભૂલાઈ જાય મારક બોલો માટે ભગવાન નો ભક્ત હોય તેને વિચાર નું બળ રાખી કઈ નઈ ઘર હુકમ આ જન્મ ગુરુકુલ કરવા માટે નથી લીધો ભાઈ જીવન ક્યાંક વહાવવા એવું વહાવવું આપણને ઉપયોગ આવે બીજા ઉપયોગ આવે આમાં મારા જેવો મારું માની ને બંધાય મારું મારું મારું હે પણ દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી ની દ્રષ્ટિ ન પડે ઈ કઈ ભગવાન ની દયા થી હસીએ તો હાલે કોઈ દી નો હા એટલે ભગવાન નો માર્ગ એવો છે અને જો માન સહિત જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પંદર વલું કેવાય તો કુંદન છે શું કયું છે એક આધુ બે આદુ બરોબર સમય અડક હોય ને પછી કસોટી પર મારીને ઉપર મૂકે તેજા એટલે તેજા હોય ત્યારે બધું ઉડી જાય પછી એમ લાગે કે આ નીચે છે એની પારખ પારખ કેટલું હોય કઈ ખબર પડે ચાર વા ની કહર એ અમારે એમ હોય તેજા મૂકવો જોઈ તેજાબરે તેજાબ કહું એ બધો ટક ટક કરવાનું ટોકવા ઈ તેજાબા ઈ તરત જ ગોઠવી જઈએ કઈ સારું નહીં કઈ ગણતરી થાય આ કહર થાય આ બધું ભગવાન ના માર્ગ માં જન્મ મરણે રહીત થવું છે ભગવાન ને કરવા છે આ એની બધી વાત છે બાકી આ વધારવું હોય રોટલા ખાવામાં આવ કારણ દ્રષ્ટિજ નથી એટલે કેવી રીતે બંધ બે હા અમને તમે વ્યવહારની વાત કરો તો બંધ બે જાય આવ્યું જાય ગાયત્રી નું બીજો અંક બાર વાલું કેવાય અને તેથી વધતો ભેગ ભરે તો આઠ વાલું કેવાય તેમ ભક્ત ને જ્ઞાન આઠ વાથી નીચે નો લે કારણ કે આમ ના ખબર હોય એટલે અમારે જાળવું પડે ક્યાંક ઉડી જાય છે તેમ એ ભક્ત ને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ માં જેમ જેમ અહંકાર ભેગ મળતો આવે તેમ તો આમ તો વધવા જવી પણ હવે માન રહીત જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તે તો સોળ સોના જેવા છે સમુદ્ર પર્વત અને સર્વ ભૂત પ્રાણી માત્ર તેનો આધાર છે માટે ઘણી બળવાન જણાય છે અને તે થકી અને તે થકી જળ ઘણું બળવાન જણાય છે જે જળને વિશે પૃથ્વી છાણાની બેઠે તરે છે અને એ ત્યારે નો આકાશ આધાર રૂપ છે તેમ માન રહીત જે ભગવાન ભક્ત જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તે આકાશ બળવાન છે साधु ने तो गये पूजा प्रतिष्ठा थती हो पी वी मुक्तानंद स्वामी पूछू ણ અને પ્રાણ તથા જાગ્રત સ્વપ્ન ને સુશુક્તિ છે થોડું સ્વામી જયુષ્યા